પરિચય કર્યો છે એ તો પોતાના પરિચય કરી ને બેઠા છે શું નામ આપનું રમણી ભાઈ રમણીશભાઈ રમણી ભાઈ ખરેખર તમારી છે નક્કી છે તો કોલેજમાં ના તમે ભણનારે જોઈએ ના જોયે કયા કયા પુસ્તક વાંચ્યા તમે શું ક્યાં છે રમણીક બધા નામ બધા યાદ નથી એમ આપી નથી આપણે અમુક સદામાં ન મૂકી શકીએ કેટલીક વસ્તુ ના શકીએ સંજોગમાં સમજી ગયા ખરા ને આવે ત્યારે આપડે ઉકેલ આવે જ્ઞાની પુરુષ કરી આપે રસ્તો દેખાતા બોમ્બિયો જોયે ના જોઈએ તો કયા બોમ્બિયો તમે રાખ્યા છે દસ હજાર રૂપિયા હોય ગજુ કાપી લે અસર થાય ના થાય તમે અસર થાય શું કરો તમે પાછા તો ના આવે પણ એક જાત ની અનુભૂતિ છે કે શોખ કરો બે ખોટ ગઈ કેવાય રૂપિયા કોઈ કાયદેસર ગયા છે ગેરકાયદેસર કોઈ કાયદેસર ગયા છે ગેરકાયદેસર છે આપડે માનીયે કેવાના હોય તો જાય છે એને જ અજ્ઞાન કે છે કે જવાનું હતું કે તમારા કર્મ ઉદય કર્મ ઉદય આવે પાંચ હજાર ઉદય આવે ત્યારે એટલે નિમિત્ત ને શું લેવા દે નિમિત ને બધકો ભરવાનો સર ગુનેગાર કોણ છે આપડે કર્મ ઉદય ગુનેગાર કોણ ઉદય કરવા પણ એવું જ્ઞાન રહેતું નથી નઈ શોક કરાવે તો પછી શોખ બો ના થાય તો ડિપ્રેશન આવી જાય ના આવી જાય હમ ગમે છે તમને ડિપ્રેશન એ બધું સ્વાભિક દેખાય થરોય ગમેય પાર સૌભાયક થઈ જાય કે છે તમને શું ગમે છે રિફ્રેશન હે તતુદ બખે ન જાતા તતુદ ના રિફ્રેશન એ શું કર્યું એમને સમજણ આવી એનો પુછત કરે શું સમજણ આવી આપો બસ કે કેદમાં શરીર ગમે ત્યાં પડે ને આ નિત્યક્રમ છે જેમ હું એ નિત્યક્રમ છે ને જેમ આ નિત્યક્રમ છે બધા આ નિત્યક્રમ ને ઠેલી અને બીજા જમ્પો ઉભો કરે શું થાય અને આવતો અવતાર બગડી જાય બધા